galing bailer sa tabi sa mga habi ng mga bailer na isa lang <laughs> bailer na na sa tuwa sa tabi sa mga habi ng mga bailer na એમાં બેન પૂછે છે ભીડ માં પૂછ્યો હોય આ જે રહ્યું છે એ નિ ના થાય દુરો ને સાર થાય નવું થાય ને સૂનો ને ખાલી થાય મિરાણ મમે પાણાણ સે, મિરણ માણજે. માણ સે માણાણ માણ સે. સો જાણાણ સેકાણ સેકાણ? સેદીણ સેક� તો મંજુબેન શું છે અંજુબેન શું છે કે બંને ના દાખલા આપીને સમજાવો ને બિલો નોર્મલ ઇગોઇઝમ અને એબાવ નોર્મલ ઇગોઇઝમ લગભગ બધા માણસો ને ઇગોઝન તો હોય જ પણ નોર્મલી ઉપર હોય બધું કારણ કે એ ઇગોર્જન નીકાળી ઇગોજન હોય ડિસ્ચાર્જ થાય ને આટલું ચાર્જ આવે ખાદ્યકારી થાય ખાદ્યકારી ભય લોકો એવું હોય ને એ જો ના કરે ભાવ ભાવકો કરે છે ભાવ ભાવકો કરે છે ભાવકો કયા પ્રદેશ માં રહે છે ભાવ કરાવે છે ભાવ જે કયા એ ભાવક છે ભાવ કરાવનારો ભાવક મન માં રહે છે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 That's not anything. Now. Uh -huh. Hello, that's not good. થાય કોનો થાય બંધેલો છે તેનો થાય બંધુકમાં છે કાં અહંકાર નો ભોગ કેવો અહંકાર નો ભોગ કેવી રીતે થાય આપડે નાના બધા અંગાર સ્વરૂપ સ્વરૂપ વચન ભોગ થાય છે મુક્તિ પાણી થાય છે મમતા બીજા પ્રશ્ન છે બીજાનો દોષવાનું કે બંધાય આ તો બીજાનો દોષ લાગે છે ઓલુયા તોને દોષ કર્યો અર કદી હુંથી દોષ વાતો નથી તો બરાબર જ્યારે બડું ના થાય ત્યારે જ્યારે જીરોજી વહેકલી ગ્રાન્ડ નથી વડતો કે છે નથી વળતો એ વળતા હતા તમને એમ લાગ્યું અમને કોઈ આ દુનિયા નો કોઈ જીત દોષિત દેખાતો નથી એમ શું દોષિત કરે છે એમલા કહે છે પણ આમને હાથ ની કરે છે ના કરવું થોડું થઈ જાય કેટલી જોયા કરવાનો કેસ ચાલી છીએ એ બોલવાનો દોષ મનથી આપ્યું છે આપડે પણ આ દેખાડું કરવાનું જાય તો દેખાય તું એમ કે ડોઝ સામાન્ય જોવા જાય તો શું કરવું જોવા બોલવાનું ને પ્રહરો ja, mm. ક્રિયાઓ છે અને ચાર પોતે નથી કરતો હું કરી શક્યો પોતાનું નાખો તો થઈ જાય હા હું આ કરું છું છે આપણે દેવા દેવાના મીર છે આજે વ્યવસ્થિત હોય જ્ઞાન હોય જ્ઞાનીઓ હોય પણ આગળ બનવાનું જે બનાવ્યો નહિ બનવા જે બનાવ બનવા છે તારી તલા વ્યવસ્થિત શું કે છે ખુલ્લી વાંખે ગાડીઓ ચલાવો નિયમ સાવધાન પૂરક ચલાવો નિયમ નિયમ હતી સમજાતું દાખલા પણ તો સારું પડશે કે ભારત અને પુરુષાના દાખલા આપો તો સારું પડશે આત્મા થયો તો પુસ્તાર સાથો પુછા ના થાય ગ્રાહકીનો પુષાર થયો તો આમ કેશો પૂછા ચાલ્યા એટલે વિદેશ પ્રગતિ કર્યા હતા સાચો પછાર પુરુષ થયા પણ સાચો પછાત ના પુરુષ થયા પછી હવે તમે પુરુષ થઈ ગયા હવે પૂછા જે લોકો એટલો ઉદ્યોગ કમ થાય કાર્યક્રમ કાર્યક્રમ નો દ્રષ્ટિ આપના સંભાવી ને હવે ઊંધી દ્રષ્ટિ આપી ઊંધી દસ્તી નીકળી ગઈ એ બતન બોલો મૂકી ગયો મોહના બે ભાગ મોહના બે ઘણા એક ઊંઘી દસિ અને ત્રણે ત્રણે વર્તન રહ્યું દસિ જતી રહી નવું વર્તન પૂરું થશે ને જૂનું બર્તન છે એ ચાર કરવું હશે વ્યવસ્થિત નિકાલ કરે બધો ચાર્જ કરવો બરોબર ને સારું ખોટું નથી અનુભવ થઈ ગયા જગત નિંદા કરે એ આગળ ના થઈ જાય માનસિક સિદ્ધાર્થ નું ચાર <coughs> <coughs> ખબર પડે આ ભાવિસ્ આ ભાવ ચાર્જ છે એ આપણને અંદર કઈ રીતે ખબર પડે ચાર્જ ભાઈ તો તમને ભરતભાઈ હું ભરો છું એટલો તમે ચાર ભાવ થાય ચાર ભાવ બંધ થઈ ગયા નવા કર્મો બંધાતો આ દુનિયા કેંધાયું બોલ થાય બે પણ અવતારો મનુષ્ય બે ત્રણ અવતાર બાકી રે કહ્યું મનુષ્ય ને અવતારો આવે બીજા આડે બે પાંચ હોય કોઈ પીસા જગ્યાએ થાય તો ડો બાંધવા ના પડે દારૂ દીવાય ગયું બન્યા को बात है मुकदमाजा वो यार ये होता है 90 दिन यार ये होता है ये गया इससे लंबा तो गुड़ाना था ये तो देना नहीं है वो अभी तो स्मार्ट बात है लोग મારું નાભી પ્રદેશ માં આપડે સંસાર ચલાવ માટે આપડે જાનવરો જાનવર જય દસ આવે કુંડની જાગ્રત થાય છે આર તો એ કોલીને બતાને સાબલાને અમારા બહુ ગર્વ છે અમે બધા આજા આજા વાસીઓ પ્રજ્ઞા અને બુદ્ધિ બુદ્ધિ અને પ્રજ્ઞામાં શું ફરક છે બુદ્ધિ અને પ્રજ્ઞા એનો શું તફાવતું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 લોસ નિ બીજા શબ્દો કહીએ દરેક પ્રકાશ એક જ્ઞાન કહેવાય પ્રકાશ એ બુદ્ધિ કહેવાય બુદ્ધિ માં પ્રકાશ છે એ અંકાર ને થ્રુ પડવાના ને ને ધન સુશ સમજાવ પોતાની વાળી પોતે જયારે સાંભળ્યા શકશે ત્યારે મોગ થશે લાગે હું નથી બોલું એવું બરોબર અમારી વાણી ત્યાં તો એટલે હું બોલતો નથી ત્યાં તો થયેલું કઈ એટલે આ પ્રત્યક્ષ કહેવાય Not not my feet. This is મારી વાણી પોતે તું બોલનારું હોય ને ફરી એ બોલે બોલી જ બોલી જ કે ખરેખર એ બોલે છે કે કાર ખરાક થઈ જાય તો મેં જ્યાં બધા જ મળે કેવી રીતે કરવાનું ના બોલતો કે એવું કેવી રીતે હાથી મુક્તિ બંદન જે લુતાવાળા છે ને ના તો સંસાર ચલાવ હોય ને તારે ઉન્ટ હોય એટલે કે માગવા બાબા ના જાય નઈ લે એની મેરેજ પાડી લે ના બીજા તો બીજા છે કે બહાર ઠેર ની કે છે ને હોવું જોઈએ બધું જોઈએ જનને કઈ નિકાલ હા જ્ઞાન મળ્યું અજ્ઞાની ના કર્યું દસ્તી બહુ ઉભી આવે કે નઈ અખત જતો ને ત્યારે હસબન્ડ વાઈફ ના ઝઘડા નો જ નીકળ્યો છે અને બઉ પાડ્યો તમારો નીકળી પૂછે છે આ તો ભૂલ થઈ ગઈ આવી નીકળી એટલે વધાર છે બોલીએ તો નીકળી જ જાય બધા દૂબરી ને એક પર નીકળી જાય તારે બીજું નીકળે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 સુરેશ એનો અર્થ આપણે સરસ વાળી નીકળે છે મીઠી શિકાર સાહેબ હું તો માન મારો આત્મભેટ હોય એટલે આત્મા ને ભેટ પકડી દે આત્મા ને ઉતરી ને થેટ પકડું રેખા કે છે અરે એ નહી કરતો ખરેખર એની પ્રગતિ કરતો નથી પણ એને ખબર જ નથી વિચાર એટલે આપણે ઊંઘે રસફાન આગળ મોટી ઊંડમાં હુમારું હોય ને આગળ તો બગડી જાય ચોરી કરે કઈ નથી ગમતી બોલે ને બોલે અત્યારે આપણે મારમાર કરીએ તો એના કરતા આપડે દિડી ને જો ચોરી કરવા જ્યાં એવું થાય તેલ માં રહી જાય માર મારે એમ કેમ એને હમસદ કરી શું કહ્યું અને પછી ક્યાં પસ્તાવો કરે ફરી નહીં કરે એવું ઘડવું પસ્તાવ કરે નહી કરે તો હોય પણ એટલે ફરી પસ્તાવ કરવાનો આડો થઈ ગયો નુકસાન થશે બઉ એક આડો થઈ જાય ને મારો મનમ મનમાં એટલે સંભાળ નિકાલ કરવાનો થાય એનો આપે જે તમે આકાર કરો છો ને તેનું ચોરી કરશો ચોરી આપઘાત કરશો તો આપઘાત રહેવાનો જે કરશે જોડે જ આવે ઓગણ પચાસ સુધી પૂરું કર્યું હોય તો આગળ પચાસ થાય કહું તમ કે યોગ બ્રસ્ટલા મોટા કાઈ અલગા બરો દેખપ કે કલ્યાણરાય બાના ઇયો યુગ સ્રયોગા દુરે ન મરે સૈ કોઈ રિજનમ તા લે કાથી લાઈન ચાલુ થાય યુગ ને કીતા ના લે બિકા ના કે આપે કહ્યું કે બે ત્રણ અવતાર પછી અમારો મોગ થશે તો કે અત્યારે આપનો તો મોગ થયો પછી કેવું શું થવાનું બોલાવ મોફ થશે કયું કે શું થવાનું એમાં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 આપડે તો મુક્તિ છે એ બધું પામો લોકો બધું ઓછા થાવના એનું પરિણામ આવશે આપણે તો રોવે આમાં એક ઓનલાઈન આવડેલો પણ કે આ છે લાઈફ ટાઈમ મેમ્બર બધા લાઈફ ટાઈમ મેમ્બર થયા છે ઘણા બધા લાઈફ મેમ્બર થયા છે ક્યાં બેટ્રકું એને રાખો એટલે હરതായി બાકી આપણો જરૂર પુસ્તો ન તરી રાખજો હા કોઈને દબાવવા માટે ભરતભાઈ પૂછે છે આપની જે વાણી છે એ ક્યારે આ વાણી ક્યારે અને એનો માલિક કોણ છે તમારું માર્કી માં જુટી ગયું છે પણ હજુ તમારા મનમાં એ રે ને વધારે એટલે બઉ અત્યારે અમે જે પ્રત્યક્ષ વાણી સાંભળીયે છીએ એ પૂર્વ પર્યાય છે એ તો કઉન બોલાવું મારી વાણી શું કહેતો હા ત્યાર પછી બધી આ મારી ન દવાસ અને દાણ ખોટી નહી તે વિદાર સુધી કે આ પુનમ મળ્યું ને જને દેવા કુછ થાય બલે આ દુનિયા કા દેખાતા હે દુનિયા વો કરે દેખાતા હે મે શું કરી દેગા ને તને દેસકો બસ આ જ રહેવા દે કે ભગવાન આ જગત માં જે કંઈ પણ કરવામાં આવે તે જગત ને પોષાય યા ના પણ પોષાય છતાં હું કઈ કરતો નથી આ બાજુ બઉ સરસ છે આપડે ના તો ખરાબ છે સમજાય ને તમે એવું બોલવાથી ભાવ બગડે સમજે નામ કે દક્ષક સંકેત કૃષ્ણ ભગવાન થઈ દઉં આપડે એમ કે આપડે શુદ્ધાત્મા થઈ જઈએ પછી કર્મો બધા બંધાય છે નથી બંધાય બંધાય આજ્ઞા પાડીએ બંધાય નઈ સો ટકા આજ્ઞા નઈ સિત્તેર ટકા પાડે ولا ولا منك يبقى جازم ده التست كده كان فيها شايفني دي طيب وبعد كده كده કઈ યાદ કરતી બોલો છો સમજ એ દિનકર ભાઈ ક્યાં છે હમણાં એમ કે